આપણને એની પાસેથી શું મળે એવું છે એ જાણીએ તો આપણે એમની પાસેથી થોડું થોડો લાભ લઈ શકીએ કારણ કે महत्व वस्तु अपन ने शूमे शू आप जै कोईपण महान व्यक्ति होनी जीए सांभ बैसीए करवानी वस्तु जीए छ पड़ ना पड़े पोता ने कहीं अनुभ में ना आए पोता ने पोता आध्यात्मिक प्रगति कहीं ना थाय तो जाए कि आप प्रोपर व्यक्ति पास पहुंचे आज जी व्यक्ति आपने सामने आई है शुभ लगे जरूरी हमें बीजे एक वस्तु है कि क्या दादा भगवान तरीके ओे के मन में शंका पाए कि आ दादा भगवान के ઘણા એમને જ દાદા ભગવાન તરીકે ગયો હતો પણ ખરેખર એ પોતે પણ કહે છે કે હું દાદા ભગવાન તમને જે દેખાય છે તે દાદા ભગવાન નથી કારણ કે આ કાળમાં મનુષ્ય રૂપે ભગવાન થવું બહુ મુશ્કેલ છે કોઈ પણ કહે કે હું ભગવાન છું તો કે પોતે ન તૈયારી કરી રહ્યો છે અને ભગવાન એ પોતાની જાતે નથી કહેતા પણ દેખાય છે તમને આ એક જ્ઞાની પુરુષ છે અને એમની અંદર જે પ્રગટ થયા છે જે ચૌદ લોક નાશ છે તમે માઘો તે મળે એવું છે એવું પ્રગટ સ્વરૂપ થયું છે એ દાદા ભગવાન છે ફરક માત્ર એટલો જ છે કે તમારી બધા વ્યક્ત નથી થયા અને એમની પાસે સંપૂર્ણ વ્યક્ત થઈ ગયા છે એટલે પોતે પણ પોતાના અંદરના દાદા ભગવાનને ભજે છે એટલે પોતાના દાદા ભગવાનને જો કોઈને વ્યક્ત કરવા હોય તો આ માધ્યમ છે એ પોતે કે કરતા નથી પણ નિમિત્ત છે बेद निमित्त द्वारा अपना पुता अंदर दादा भगवान प्रगट था ज्ञानी पुरुष सत महात्मा साढ़े कोई धार्मिक प्रवचन आपता धर्म अंगे कहीं कहता होनी जई साइ तो अपने एम लगे कि आ के, महान ज्ञा खर ज्ञा को कहवाये साधु सतो महात्मा ज्ञा कह ज्ञा शास्त्र ज्ञाने कहवाए પણ આત્મજ્ઞાની ન કહે આત્મજ્ઞાની એટલે શું થશે કે જેને આ જગતમાં કંઈક જાણવા બાકી નથી રહ્યું કોઈ માળા સુરત હોય કોઈ પુસ્તક વાંચલ હોય કંઈક ક્રિયા કંઈ પણ કરવાની ના હોય એને પોતાની બેણે અંદર આખું પાતાળી જણનું પ્રગટ થઈ ગયું હોય અને પોતે જ સંપૂર્ણ જે કંઈ બોલે તે પોતે શબ્દો જ શાસ્ત્ર રૂપે હોય એ જ્ઞાની પુરુષ સાધુ સંતો બધા એ આત્મજ્ઞાન પામવાના રસ્તા ઉપર હોય अमुच की पृथ्वी की मलिनता ओछी थी गई हो बीजा ने शांति आपने आत्मज्ञान थै जब ज्ञापुरुष आत्मज्ञान थी गये अरे कृष्ण भगवान गीता में कहूँ के अर्जुन के ज्ञापुरुष एज म आत्मा है ज्ञा मराू भेदना जी हमें एकज हमें एक स्वरूप आज दादा भगवान है कोई जो समझाए पड़े કામ થઈ જાય છે જે કૃષ્ણ ભગવાન પાસેથી અર્જુન સંસારમાં રહેવા છતાં પણ તમને સતત પોતાના આત્મા નું લક્ષ્ય રહે એવો ની બે ની ચાલીસ લોકોનો અનુભવ છે અને બે વર્ષ ઉપર અમેરિકા આવ્યા હતા કોઈ ચાર કલાક છ કલાક દસ કલાક એવો परिचय अरे सत्संग ज्ञान आपी ने गया वर्ष पाठा आया तो ये अनुभव कहते मूल्य एना करता गणुर प्रगत करना किसी बढ़ू छोड़ी दादा पाज करव पड़े कशू नहीं बहुत शॉर्ट एंड स्वीट एक कलाको प्रयोग है ज्ञा पुरुष एट तो कि तमने आमार भगवान जागृत करे बदा भगवानी बात करें पररु स्वरूप भगवान है તમે પોતે જ ભગવાન છો તમે અંદર ભગવાન નો પ્રગટ ના કરાવી આપે એના રસ્તો બતાડે પણ તમને એ સ્ટેજે જે તમને ભગવાન બનાવે કોઈ ભગવાન આજ કોઈ આપણને જે હોય તે બધા ભક્ત બનાવ્યા આ ક્રિયા કરો આ મંત્ર કરો આ કરો પણ આપણે પોતે આપણને વિચાર ના આવ્યો કૃષ્ણ ભગવાન પણ નરમાથી નારાયણ પહેલા રામ પણ નરમથી નારાયણ પહેલા આ બધા જ મહાવીર પણ માના પેટે જનીને ભગવાન પહેલાં તો આપણે કેમ ના એ જે સ્ટેજગે પહોંચ્યા એ જે દશાએ પહોંચ્યા મોક્ષે પહોંચ્યા એ દશાએ આપણે કેમ ના જઈ શકીએ આપણે પણ કેટલાય અવતારોથી રખડીએ છીએ ને હજુ એ ભક્ત એ રીતે રખડ્યા કરવાનો આપણને પણ કંઈક સૂચવનારો ના હો તો આપણે પ્રશ્ન થાય આપણે પણ અંદરથી જાગૃતિ આવે કે ના કંઈક વસ્તુ એવી હોવી જોઈએ કે જેથી કરીને આ ચિંતાઓ પણ રહે એટલું ધર્મ ધ્યાન કરીએ સારા પુસ્તકો વાંચીએ મંદિરમાં જઈએ કે દેવદર્શન કરીને જો આપડી ચિંતા ના થતી હોય આપણા ક્રોધમાનમાં ઓછા ના થતા હોય માથાનો ભાર વયુ કરેલું કામ નું એવું કંઈક મળવું જોઈએ ભેગા થવા જોઈએ કે જેથી કરીને આપણને આ વસ્તુ કાયમ નહીં એવા પુરુષ કોક કારણે ક્યારેક હોય છે જ્ઞાની પુરુષ બહુ અતિ અતિ અતિ દુર્લભ હોય છે અને એ જયારે ભેગા થાય ત્યારે એમની પાસે બીજું કશું જ કરવાનું મળતું નથી જ્ઞાની વડે તો કઈ જ કરવાનું નથી अरे बीजा बताइए प्राप्त कृष्ण ने प्राप्त प्राप्त प्राप्त करो मैंने आत्मा ना साक्षात्कार करो मैने जन्म मरण पेड़ा मोड़ाव तरह ज्ञानी पुरुष तब एमने सहज है कैज नहीं खिस्ता है अखूट खजा तमोज अनंत ज्ञान अनं शक्ति ये ते खोली आपेरा बाड़ा वसेला है चावी चे, खाली खोली अपन काम तब पोता ने जो घुमाव हो अपने आज छोटी मैं तो गई काल ने जमने लगभग ज्ञान आप अँ आज बताए जो कहो हो, हो। એમાં કેટલાક આજે હાજર બી હશે જ્ઞાન એનો અનુભવ કલાકમાં જાગૃત કરી આપે છે ઊંઘમાં છે એને જગાડી આપે છે એવી શક્તિ પ્રગટ થઈ છે અને એનો અનુભવ કરવામાં આપણે કઈ કીધું ખિસ્સાનું નથી એમને કોઈ ચીજ નથી જ્ઞાની અનુપદ ક્યારે પ્રાપ્ત થાય કે જયારે લક્ષ્મીની ભીખ ના હોય માનની ભીખ ના હોય કીર્તિની ભીખ ના હોય વિષયોની કઈ જાતની આ જગતની ઈચ્છા ના રહી હોય ત્યારે જ્ઞાની ઉપર પ્રાપ્ત થાય અને એને આપણે શું આપી શકવાના હતા બહુ બધું તો આ બધી વિનાશી વસ્તુ કે જેને એમની વસે કિંમત જ ના હોય આત્માનો અખુટ અખુટ ખજાનો મળ્યા પછી હિંસાની કોઈ ચીજ માણસને અડતી જ નથી एट एमने कहीं अपनी जरुर नहीं तो खाली भाव ज आप जुए कि तमो भाव केवरे संसारूटवा चिंता उपाधि दुखों में मुक्त होम के बीज अर्पणता तरी ज्ञा ज्ञा बीजू कसो नहीं मांगता तब इमण में अर्पण था अर्पण से अपना दुखों करना थी कि आप सुख तो नहीं आप देना एवं ज्ञा आज तारी पे आया है तमने जे कई सवाल हो कहीं मूझव हो जो तुम वर्षो न वर्षों अभवता हो तमने निकलानों रस्त न जो हो ज्ञा तो पांच मिनट म का आप बदा ने विनंती कहीं युते व्याख्यान के प्रवचन आपता साढ़े जे कि साधु सतो महात्मा बता एक कलाकलाक लेक्चर आपे भाषण आपे એવું એમ એમની પાસે નથી કારણ કે જ્ઞાની હંમેશા સહજ હોય નિરહંકારીપદમાં હોય એમને આ બોલું ને આ ના બોલું આ વિષય પર બોલું કે પર ના બોલું એવું કશું પાયા જ નહીં એ તો દરેકને મૂંઝવણ કાઢે એક કલાક આપીને તો ભાષણમાં આપી ને તો હું ચાચો શબ્દો બોલીને ચારે તમારા તમે ઘરે જઈને ખંખેરીને જાઓ મેં હતું એનું એ જ રહે એનો અર્થ નથી એ તો શું કે તમારા જે મૂંઝવણ હોય તમારી પ્રશ્નો હોય એને તમે કાયમને માટે સોલ્વ કરી આપે એ જ્ઞાની કહેવાય કૃષ્ણ ભગવાને ક્યારેય લેક્ચર આપ્યું નથી અમે તો ખાલી અર્જુનના પ્રશ્નોનું સમાધાન કરાયું છે ભગવાન મહાવીરે ક્યારેય પણ પ્રશ્નો લેક્ચર આપ્યા નથી એમણે તો ગૌતમ સ્વામીએ જે બધા પ્રશ્નો પૂછ્યા એના બત્રીસ હજાર પ્રશ્નોનું ભગવતી સૂત્રનું પુસ્તક છે એટલે એમના પ્રશ્નોના સમાધાન જે મૂળ પુરુષ હોય અવતારી પુરુષો હોય એ ક્યારેય એ સહજ અવસ્થામાં હોય એટલે સહજ જેમ જેમ સામા નિમિત નિમિત્તના અંદર જે કંઈ પ્રશ્નો હોય મૂંઝવણો હોય કે અહીં અંદર જે કંઈ માલ હોય एना आधार एमने वाली निकलती होट रीते हैं जेने जेपन कहीं हो पूछो मोड़े आगे पूछे तो भी वादो नहीं तो पेपर डिस्ट्रीब्यूट कर सर लखी और नाम जोड़ो तक प्रश्न समाधान कराई एटले खास संजोग प्राप्त हो ખોટી અવતારે ભેગું થાય છે પણ જ્ઞાની ના મળે આત્મ જ્ઞાની એટલે તો બહુ મૂકી ગાય છે એવા પુરુષ ને જે કઈ પ્રશ્ન હોય પૂછ્યો અને સમાધાન થાય સમાધાન કરી લો તમે ના પામજા તો ફરી ફરી પૂછશે વ્યવસ્થિત ના ની શક્તિ અનાધિકાર ચંદ્ર તારા બધી સમજાવ્યું તમે એ આવે સુમન શક્તિ સુમન કરશે અને તમારું કાર્ય કરશે સમજ અને તમે છતાં સુમન શું કરે શું જોયા કરવાનું તમે થયા જુદા થઈ ગયા તમે સિદ્ધાર્થ થઇ ગયા સુમંત્રી કોઈ મુશ્કેલી નહી આવે સમજો ને હંકાર તો કરવું તો ઊંધું કરી આપતો શું થયું ડિફીઝ થઈ ગયો તમને સમજાવું છું કેવી રીતે આ થોડું વ્યવસ્થિત ખરેખર તમે ખરેખર રિયલ ઇસ્ટિક તમે સુદ્ધાર્થમાં છો કે રિયલ ઇસ્ટીકિંગ તમે વસંતરે સમજો રિયલ રિયલ ઇસ્ટીકિંગ અને ઇગોઝમ કમતા તમે આ શું રિલેટીવલ જ માની દેતા હતા રિયલ જુની જ વસ્તુ હતી એટલે મીઠા દર્શન થયું આ વ્યવસ્થિત વધારે સંઘર્ષ પડે એવું બતાવું આ ચાલો છે કાપનો આમ લઈને જતો મારા હાથમાં આમ સરક્યો એટલે આમ પ્રયત્ન કર્યો આમાં પરિજન તૂટી ગયો પ્રયત્ન કર્યો તોડ્યો કોને એમાં વ્યવસ્થિત નાની શક્તિ તોડે છે વ્યવસ્થિત નાની શક્તિ તોડે છે સમજબ તોડે છે વ્યવસ્થિત નાની શક્તિ આપડા લોકો બિલ આવે આ લોકો આપડા ભાગ્યા નહીં સાત પેઢી ચઢાવી વા તો પછી એ કારખાના વાળાનું શું થાય એ ખણિયા વાળા નું શું થાય તને હજુ ધંધો જ ના થાય ને અને હું જોતો બીજો ના લાવું ભૂંગળા ના ભરે આ તોડફાડ કરે છે અને સપ્લાય એ કરે છે બરાબર ને આ વ્યવસ્થિત તોડફાડ કરે છે સપ્લાય પણ કરે છે ફરી વ્યવસ્થિત વ્યક્તિ સપ્લાય પણ કરે છે અને ફોડ ફાળે કરે છે ઉપાધિ ના રહી જાય નોકર ના હાથમાં ચાલા પડી જાય અને બધા દસ ચાલા ફૂટી ગયા તો મનમાં સમજી વ્યવસ્થિત ફોડ્યું પણ નોકર ને કે વ્યવસ્થિત ફોડ્યું નોકર ને શું કેવું જોઈએ તમારે હું સમજાવું નોકર ને આપડે એમ કેવું જોઈએ હા કઈ દજાવ નથી ને આવું હુડ હુડ ના ચાજી સિલેરી ચાર્જ આવે ખબર તમે આમ કરો આ વ્યવસ્થિત છે એવું એને કહી દો તો એ તો સમજુ મારે એક દાખલો થયો દાખલો આપું ખબર ને બીજા બે હજાર લીધા બે જુદા જુદા મૂક્યા આ એક ગઝામાં બસો રાખ્યા એક ગજામાં બે હાજર મૂક્યા બેંકમાં સીધા બે અને પછી આપડે આવતા હતા અને વોર્ડ વાંચ્યું કે આપડે જુદા પડી ગયા એટલે આપડે એનું કે પાડોશી તરીકે ગજુ ડી દેજો રસ્તો ખરાબ છે એટલે સુમતભાઈ ગજુ ડ્યા છે પણ એ જમા તો નથી હોતી ગજા કાપતા કાતી હોય છે વાટ અમાર છ રાખે ને તો હાથ તૂટી જાય લઈ જાય એટલે આપણે શું કહેવાનું જોવાનું કે બે હજાર બે હજાર ગયેલા હોય એટલે આપણે મનમાં એ સમજ ને વ્યવસ્થિત કરે બિચારો તો આજે આપણે પકડ્યા એ પકડાયા છે તારે ગુનેગારે આપણે આજ પકડી ગયા ટુંગલ મારી ગયા કુદરત નહીં કુદરત નહીં લોક શું પૂછે એ સુમંતે શું થયું શું ગયું શું ગયું કે નાસી ગયો ના ગજું કપાઈ જુઓ આમાં બસો હતા પણ આમાં કશું હતું નહીં હા નકામા કશું આવે નહીં ખોટું આશ્વાસન આપવા જાય અને ઉપરથી આમ કે તાર મૂર્ખ જેવા થાય સમજતા હતા રસ્તો ખાસ મૂર્ખ હથો એટલે સમજવું ને લમડા લખેલી એક ખોટ થવાની બીજી ખોટ નહી ખાવાની ઉપાધી કરવાથી પાછું કકડા ખોટો ખાય લખાયેલો હવે આ જ્ઞાન વાળા એક જ ખોટ થાય શું કરે લમડા લખેલી ખોટ થઈ અને પછી વ્યવસ્થિત છે પછી રસ્તા માં થોડું પડીસાડ આવે તો ગયા તો આપડે દેખાઈ દેવાનું કારણ કે સરકાર ના કાયદા કરવું છે આપડે ઘેર જવાનું ઘેર જતી રાત હરા આપડા મન તો ખર મન મળી તે પાછું ભૂમવા પાડો મતલબ તું શું થાય હા ભાઈ આ મારે પાછળ પડેલું છે મન કહે છે તમે વ્યવસ્થિત કે છો પણ પેલા ને બારસો આલ્વાન્સ નથી છું આ પેલા ને તમને ડિપોઝીટ બનવાની છે એટલે આપણે હં મન આખી રાત ઊંઘવા નહી છે ઊંઝવા દે કે એટલે આપડે ઘેર શું કરવાનું ત્યારે શીરો બનાવો અને ખૂબ દૂધ નાખીને ભજીયા ભજીયા બનાવો રાયતું રાયતું બનાવો એ તો ખૂબ એટલે બૈરા છૂટા બધા જાણે કઈ ખૂબ સારા મૂળમાં છે કમાઈ લે એટલે પછી બનાવી આપણે ખાઈ લેવાનું બધું સારી અને ડીને સારી ખાવાનું એટલે પછી ઊંઘી ગયા ને એટલે મન હોવું ઊંઘી જાય તો મન લાગે ને એવું લાવી ઉ એટલે મને આખી રાત દીધા ઘડી વારમાં પોલીસ વાળો આવ્યો પોલીસ વાળા શું થયું ટકા રમી રમ્યો અને દારૂ પીધો તો બે હજાર પાણી પડ્યું સહી વધ્યું હોય તો મને છે કા આઠસો ને વધ્યા છે કે આઠસો ને સાડી તો આપણે આઠસો હારીપત લઈ લેવાના આઠસો આ ભગવા મૂકવાના હરિપટી રાખ્યા તો પંદર પોલીસ વાળાને કહે તો ચા પાડી અને આઠસો રૂપિયા લઈ અંદર ઘરમાં જઈ અને તુ લઈ ઘરમાં જઈ અને ત તો આપણે જમે કરવાનું જમે કરવાનું કશું આઠસો આઠસો પાછા જમે કરી દેવાના ને અને બારસો વ્યવસ્થિત ખાતે ઉતારી દેવાના બે બેંક ખાતે જમે કરવાના આઠસો છે નહીં પેલા મૂકી દેવાના એમાં અને બાદ તો વ્યવસ્થિત ખાતે ઉધાર કરી આપડો આ વ્યવસ્થિત ખાતે આપણે ઉધાર કર્યા ફરી પાછું ગમે શું કર્યું એટલે ખાતે બીડી જાય આ વ્યવસ્થિત ના વેવ દાખલા વ્યવસ્થિત સમજાયું થોડુંક આ વ્યવસ્થિત ચઢાવી રહી છે બધું પતી ઘર હતી ને હા તમારું વ્યવસ્થિત કઈ બહાર ના સંજોગો આપડાઈ ગયો હોય બઉ ડિપ્રેશન આવી ગયું હોય તો આપડે કબાટ ના અરીસો હોય ને કબાટ ના અરીસો લાબો હોય છે ત્યાં પહેરી જઈ અને આપડે ખબર ખોટ ગઈ તમારા માં તો બરકત જ કયો બાપા ને કે તું ગોડો પેલો જ કોઈ આપડે એ ના આપે સહારો ના આપે એટલે આપડે આપણે સહારો આપી દેવાનો શું કહ્યું આપડે ભગવાન છે ભગવાન પદ છે સમજાયું પણ હજુ ભગવાન પદ આપણું સંપૂર્ણ ખીડ્યું નથી આજ પ્રતિત પ્રયત્ન આવે પહેલી પ્રતિ બેસી જાય ને આપણે શું છે હવે આ ટાઈમ છે આ સ્વાથી આજ્ઞા આપું છું તે બાકી છે આજ્ઞા આપું આ ટ્રેનમાં કોઈ મુશ્કેલી અત્યારે આવતી તો મને કહી દે ફેરફાર કરી ના લડીએ એવું બધું ઠેકાણ આવતું ને એના બધા જેનું છે એ કોઈ જમવા ફાયદો જ નહીં શું એટલે આ ચોથી આજ્ઞા આપું આ ટાઈમ આજ્ઞા પાડવાની તમારે ચોથી આજ્ઞા શું છે હવે તમારે કેટલા ઋણા બંધ વાળા છે માલવી છોકરા બધા ને હવે મારે છે હજુ નારી થાય ને વાતો ના થાય ભેગા ના થાય માથે કેટલા પાંચ હજાર દસ હજાર કે પચીસ હજાર પચાસ હજાર કે દસ હજાર એસી વધારે ના હોય ને તો આ જો આખી દુનિયા જોડે હોય ને આ કોલિંગ વાળો છે ને અમુક આખી દુનિયા જોડે છે બજાવવાના પણ આપણે હિન્દુસ્તાનમાં તો પૂર્ણ બેઠા જ છે આટલામાં જ ગુસોઈ આપું સમજાય ને વધારે રહ્યું નથી ચાર બજે પુરા હોય તો હું ના કહી દઉં પોસ્ટ ચાલો આવો ગાડું ને આ બધાને શું તમારે કહેવાનું આ રૂઢાન બદલાય નામ સમજવાનું એટલે તમે ફાઇલ નંબર વન એટલે તમે સિદ્ધાર્થમાં કીધા પડી જતા મન મન બધું ફાઇલ માં આવી ગયું અને આ ફાઇલ નંબર શું તમારી એની આ ફાઇલ નંબર વન વન ફાઇલ નંબર ટુ સમજ આવ્યો આપડે ફાઇલ બોલીએ લોકો સમજાવી વાત કરવાનું શું આમાં આ ફાઇલ નો સંભાવે નિકાલ કરવા એટલું જ છે બીજું કશું સંભાવે નિકાલ કરવાનો સંભાવે નિકાલ કર્યો નથી દાદાની આજ્ઞા શું છે જે કોઈ આવી વાત છે સંભાવ નિકાલ કરવાનો એનો દાખલો હું આપું તમે કે આપડે ઓફિસમાં જવું છે રસોઈ કોણ બનાવું એને કહેવાનું મારું ઓફિસમાં જોવાનું ત્યારે ખાવી પછી ત્યારે પાંચ મિનિટ રહીને આવો પાંચ મિનિટ જતા પાંચ મિનિટ અહીને જતા હોય ત્યારે પોતે કરી ઉતારતા હોય ને તો હાંસી ખસી તો ઓવર ટર્ન તમને કયું જ્ઞાન હાજર થશે તમારા મનમાં હમી વ્યવસ્થિત છે એટલે એમને શું કેવું બજાવે નથી ને કઈ એટલે એમને સારું લાગે કે પહેલા કેવા તો આજે પછી આપણે ભાખરી બે ભાખરીઓ મૂકો એટલે ભાવ નિકાલ ફાઇલ નો આ ફાઇલ નંબર શું જોડે બે જ નિકાલ કરવાનો બે ભાખરી જરા અથડો મૂકતો ચાલશે નખો એમાં કેવું લાગે નિકાલ કરવો ખબર ને પેલા તો પંચર પડ્યા રોજ રોજ પંચર છે પંક્ચર જ નથી પડતું હું પંક્ચર પડવા દુ ચાર પડે ને હજી હીરાબાજી હશે તો હું તો પંચર પડે તાર મહત્વ એ પંચર પડવા પાડવા ફરે હું પંચર પડવા દુઃખ ચારે પડેલો હું તમને તાતરો ને એ મને નો રીસ કર્યું પણ મહેમાન આવ્યા ને તો આપડે કટેલો સ્વભાવ કે આમ પાતું આમ ભૂલી જાવ ને આપડે આમ છટ દબાઈ દઈએ એમ જરા કઈ પછી સમજાવી વાત ભૂલ છે નહીં એમની પ્રકૃતિ આવી હોય મારી પ્રકૃતિ આવી હોય મારી મારી પ્રકૃતિ એમની પ્રકૃતિ ચીકણા કે છે બધા બધી પ્રકૃતિ બદલાય છે તું ઘણી ટકોર કરું છું નહી તું ગમે ત્યાં ક્યાંક દબાઈ ડબાઈ કરું પડે ગ્રેસ થઈ જાય છે પૂરો થઈ ગયો સંભાવ નિકાલ કરવાનો આપણે ભાખરીને કહી દીધું કે દાખલો આપ્યો બીજો દાખલો હવે રૂમમાં થતા તમે બેઠા છો સુમ ભાઈ અને બેસીને પછી આમ ગુજરાતના બિહારમાં એક રૂમમાં બેસીન કરતા હતા અને બહાર થી દાયડા ફરવા આમ કરે એટલે તમે અંદર બેઠા બેઠા શું સમજી જાવ આપણે ફાઇલ પર નંબર કયો છે ખબર ખબર પડે એટલે બાયડું ગાડી અત્યારે આપડે ખબર પડે ફાઇલ નંબર ફિફ્ટી પચાસ નંબર ની ફાઇલ શું શું ગાયો છું ફસાઇ આપણા વર્ગર હતો ને વેપારી મહેસ છે ખાંડના ત્રણ કોઠળ આપ્યા છે તો મેહતાજી ને પૈસા આવતા નથી એટલે મેહતાજી ને કઈ ક્યાં આમ આપતા નથી આ લોકોને કે એક કોઠળ એસી રૂપિયા ભાવ વધારે કરતા એટલે આપણે કોઈ ઝઘડો તે આપાય ન એટલે બચો ચાલીસ રૂપિયાનો ઝઘડો એટલે આપણે અંદસાવીને કઈ અમે કાયમના ઘર જ સમજાવી અને ફાઇલ બસ પચાસ આપવાનું પેલું કહીએ પણ ના માને મારે ભાવ વધી ગયા નથી હોય ના મારી સાથે પણ હું શું એમ કે આપણા લોકો એવા એક કઈ રીતે ઓછા ના આપવા મોટો આ મોટો ના ઓછા આપવા એટલે મને નિકાલ જ કરવાનો છે તો આગળ એવું જોતા નથી કે કેટલા હાલ્યા છે તારું સમાધાન જ કરવાનું રૂપિયાની કોઈ ભાગ ભગવાન નથી તમે દસ લાખ માંગતો હોય તો એને લાખથી પતાવી ને મને સમજાઈને અને એક લાખ હાલ સંતોષ છે આ તો એટલા બધા આવડા મારે તો પૈયા પણ દૂધે જોઈ લે પણ એમને એમ કહી નાખીને અહીં દૂધે જોઈ લા ને બાય લખડી મરશે બધા જ સર કરવું પડે ને ના હોય ને આપી અને એ જતો હોય સુલેમાન કઈ કોઈ દુઃખ નહી હોય નહીં ફાયદો નિકાલ થઈ ગયો પેહલા પ્રત્યુગમાં પ્રેમથી ઝઘડા પ્રેમથી સંસ્થાનું વ્યારથી જોતા હોય તો કામ કબાટી આવે આપણે વ્યાજ ફરતા હોય હા જોયેલી વ્યાર કેવા કે વ્યાર બધું છોડી દેવાનું નિગળ લાવી રાખવાનો ખબર કારણ કે જે એના કોણ તમારી સાથે બોલે છે અત્યારે કોણ તમારી સાથે બોલે આ તે આપણે એવું કે બોલશે આત્મા આગળ ચેતન શબ્દ નામનો ગુણ નથી અભાસ નામનો ગુણ નથી તો હા ઓરિજિનલ બોલે તમારી સાથે કોણ બોલે આ લક્ષા ઓરિજનલટી હું જ્ઞાતા દસ ચાર છું શું છું અને તમે શું સમજાવી નથી પણ આ ખરેખર આવી જયારે ત્યાં તમે બોલશ તો હું કેવું બોલ્યો કેવું સર બોલ્યો ઘેરું હંકાર છું તમે શું કરે તે વિધાઉટ એની કોઈઝન માલકી વાળી વાળી બધી ખોવાય એવું એટલે આપડે નીકળ્યો તો બીજા ને બે ત્રણ ઘર છે તે દેવા ગયો પૈસા બાકી છે તે ચોઈ સાઈન કોથળા પેલા તો પેલા સાહેબ સાઈડ કોથળ પૈસા આપો તો સાહેબ કે ભાવ વધારે કઈ નહીં મને રોકતો નથી કોંગ્રેસ ના મોટા માણસ હોય કે ના નહિ કોંગ્રેસ ના મોટા માણસ હોય ને આ તો મોટા કોંગ્રેસ ના મોટા માણસ છો પણ મારે તો આ વેપાર છે ને સાહેબ અને ભાવ વધી ગયા મારે ચાલે નહીં કે ના મળે કે છે પૂરેપૂરા લઈશવાડી જાય ભરક્યો જ નહીં ગણીને પાછો જતો હતો ત્યાં સાહેબ સલિયા હું તને જોઈ રહીશ કે સલિયા શું કહ્યું શું કહ્યું મગજ ના હોય તો વિચારકો લગાવ્યા હોય કે આ વિચારું હા તોડીયો વિચાર ઝઘડો કર્યો કોઈ હારા માસો કરો તો વેર્યા સબળો ને એટલે એને આપણે વ્યાન ના બંધાયું નહીં બંધાય નહીં બંધાય ભગવાન નો આશીર્વાદ જબરજસ્ત અને બિલકુલ નહીં થાય કોઈ સારા એટલે કારણ કે સિદ્ધાર્થમાં જ જોવાનું આપણે જોવાનું એનામાં ભાઈ રિયલી સિદ્ધાર્થમાં રિયલી આ પેકિંગ છે એ પેકિંગ કેટલી જાતના હોય છે આ દુનિયામાં કેટલા પ્રકાર બધા પેકિંગ છે માલ ભરેલો છે માલ એક જવા લાખ દેખો ના કરવાનો થઈ ગયું હવે પાંચમી આજ્ઞા આપું છું કઈ કઈ ચાર થઈ ગઈ બોલી બતાવી ચાર ચાર કઈ આજ્ઞા થઈ ફાઇલ નો સંભાળ નિકાલ કરવો ગમે તે ફાઇલ આવે એ સંભાવ નિકાલ કરવા ફાધર હોય તો એ ફાઇલ ને મધર હોય તો ફાઇલ ને જે હોય એ ફાઇલ એમને મળે ના કેવું એટલે ખરાબ લાગે આપડે મનમાં શું એટલે આ પાંચમી આજ્ઞા આપું છું માલવિકા સાચમી પચીસ વાગા હવે અત્યારે મંત્રી નામનું બેંક માં એકાઉન્ટ છે ને નામ નથી કાઢ્યું છે વસંત સુરતભાઈ ના સુધાર્થું નથી બુદ્ધિ માં કયું હવે સુધાર્થ વાળો ચોપડો બધો આ તો ચિંતા ચોપડો તો રિલેટી છે એટલે હવે આપણે સુધાર્થનો ચોપડો જેટલી આજ્ઞા જેટલા દર્શન કરવા આવશો તે ગમે થશે જેટલા વખત આ પુસ્તકો છે આક્રમ વિજ્ઞાન એ ગમે થશે આકરણ વિજ્ઞાન માસિક ચાલે છે એ વાંચશો દર મહિને પણ ગમે થશે જે રસ્તે આ તો આપણે બસ આ પાંચ આજ્ઞા પૂરી પાંચમી આજ્ઞા સુધાત્મા નો આપડો એટલે આજ્ઞા પાલું એટલું સતુદ્ધા છે અહીંયા જથ્થા કરશો તેટલું ગમે થશે અને પપડીઓ વાંચો તો એટલું બધું ગમે થશે આપણા વિજ્ઞાન પૂરી થઈ ગઈ કઈ અઘરી લાગણી નથી ને આ પાંચ આજ્ઞા ફાળવાની નિશ્ચય કરજો મેરેજ પડી જશે નિશ્ચય તમારે કરવાનો દાદા એ કહીએ પાંચ આજ્ઞા પાડી જ છે તો નિશ્ચય કરજો મેરેજ પડી જશે તમારે નિશ્ચય કરાયું બરોબર ને હવે શું કરવાનું આ પાંચ આગળ હવે આ જ્ઞાન મળ્યા પછી ભગવાન એવું કહ્યું કે પડી રહેજો શું આખી જિંદગી જ્ઞાની પુરુષ પાસે પડી રહેજો એટલે એમના વાતાવરણ રહેવાય પંડિત એ મુકાજ વાત નિધિ દાસન પણ થાય નિધિ દાસન થી એની શક્તિ છે એટલે એની પાસે જ પડી જજો પણ અત્યારે કહું મારી પાસે પડી રહ્યો એવું કહું તો તમારી ફાઇલો કરી મેળવ્યો પ્રસુભાઈ આયા છે સુમ સુમતભાઈ સુમતભાઈ આવ્યા છે માલિકાબેન આવ્યા છે એટલે હું તમને કહી દઉં અત્યારે તમારી નિકાલ કરો કે ભાઈ આ કંઈક વાંધી રહ્યું એટલે આ ભગવાનને કહ્યું પાસે રહેવા નથી મારી પાસે કહેજો ને તો એના બદલે કંઈક બીજું કશું કરવું તો પડે ને આ ના થાય એવું હોય તો બીજું એને બદલે કઈ જોઈ કે ના જોઈએ કે ના જો એને સબસ્ટીટ્યુટ તો જોઈએ કઈ તમારે પડી રહેવા હોય તો તમારે આ પડી રહ્યું છે આ બધાને કંઈ પછી ના રહેવાય ને પાય તો બુમા બૂમ કર્યું ઝંપવાય ના દે આખી રાત બોમ કરી તો એટલે તમારે શું કરવાનું કે રાત્રે સુઈ જાવ જ્યારે તમારે ઘેર રાત્રે સુઈ જાવ તો નવ દસ અગિયાર વાગે એનો મને મજા નથી પણ હું સમજો રીતે હું જો એટલે આ બધું સબસ્ટીટ્યુટ થઈ રહેશે